બીજા કેટલાક ડેરાધર છે જેમ મેરુ મેરું પર્વત શાસ્ત છે શાસ્ત એટલે અમુક વસ્તુ હોય બીજી કોઈ વસ્તુ શાશ્વત હોય નહિ એટલે એમાં કેટલાક ચેતના લઈ છે તે છે તે શાસ્ત છે તે ભગવાને કર્યું છે બીજું દેવ લોકો તો શાસ્ત્ર કોઈ શાશ્વત હોય તો પરિસ્થિતિ જગત કહે નઈ હોય ને આ બ્રહ્મા ની રચના બધી શાશ્વત છે આપડે ત્યાં આ માટી પડે છે એટલું માટી પડે છે પર્વતો બદલાય છે કે છઠ્ઠો આરો જયારે આવશે ત્યાં નહીં ત્યાં નહીં ને આપડે અહીંયા પર્વતો ની થતા જાય છે ત્યાં એવું નથી ત્યાં એવું છે ઉપર શાસ્ત્ર છે એ શાસ્ત્ર જાણવા માટે બોલું પણ શાસ્ત્ર શબ્દ બોલાય નહીં શાસ્ત્ર શબ્દ એ જુદી વસ્તુ છે નિકાસિત એટલે કેટલાક દેહો ના મનમાં ઈચ્છા થાય કે ચાલો મહાવી ક્ષેત્ર માં જઈને મનુષ્ય અવતાર લઈએ પણ ઈચ્છા થાય પણ કશું ભળે કરી શકે નહીં બરોબર પછી વળે નહીં અને દર ગતિમાં કોઈ અઘરી નથી ને આ છઠ્ઠી જેવી લખી કે એકાદ વધારે આજ્ઞા કરી પાંચ માં બધું આવી જશે એ તમે વિચાર્યું હતું મૂળ જ બે પેની જે આજ્ઞા છે વ્યવસ્થિત માં બધું સમય જાય છે આગળ ફાઇલો ચિંતા વ્યવસ્થિત આમ થશે તો શું કરીશું આપડે કેવું વ્યવસ્થિત છે આ પાંચ વાક્ય ની બહાર એક પણ વાક્ય ની જરૂર નથી અને પાંચ માં બધું જ આવી જાય છે એવું તમને લાગે છે ને આ તો તમારે તો ભલે હોય બધા આત્મા કૃપ પામે આ છે પણ બાવીસ પ્રકાર ના પરીક્ષા ત્યાર પછી જ્ઞાન થાય થાય નઈ ને કહ્યું બીજા આપડા આત્મા ને સમજ પાડી આપડે કેતો થોડોક અભ્યાસ કરજે અમે કેટલાય વર્ષો થી અત્યારે આજુબાજુ પછી ભોવા ભણકાર નઈ ને કોઈ જગ્યાએ ના મળી તો કોઈ જગ્યાએ ના મળી એવું બને કે ના બને પછી ભુવા ભણકાર ને આપડા આચારી મહારાજ છે ગોધરા માંથી ઊંઘ ના રાખી રહ્યા કારણ કે એમને ટેવ આ નથી પાડી અમે તો બે જાત ને ટેવ પાડી આ પાડેલી બાવીસ પ્રકાર ના પરિસર જીત્યા નાતા પેલા સઘડી કરી ને તો હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું વેચતો નથી જાણું છું સુખ નું ધામ છે શું કહેવું એક બાજુ એક બાજુ ભળકો કરે તો હું શુદ્ધાત્મા બોલે શુદ્ધાત્મા નું બોલવાર મળ્યું કે જાય ક્યા પ્રકાર નો ભય આવે એવું લાગે છે આપેલું એવું હોય છે બરોબર છે પછી ખાવડે ટેબલ પર નિરાતે જવા ને કોઈ બાપુ વળતા નથી ઉપરી છે આ ઉપરી હતી ભૂલ્યો આપડે જોયું પડશે થોડી ઘણી તમે પહોંચાડતા કારણ કે આ પ્રતિક્રમણ આપડે અક્રમ માર્ગ માં છે હંમેશા અત્યારે કોઈ આચાર્ય ભારત હોય તે કે સકે તમે આત્મજ્ઞાન પછી પ્રતિક્રમ કરો છો પણ આક્રમ માર્ગ છે એટલે આપડે શું કરવાનું તમારે નહી કરવાનું પોતાને તમારે ગીરલાલ ભાઈ તમે આ અતિક્રમણ કર્યું છે માટે પ્રતિક્રમણ કરો શું થાય તો આપડે સુધા થઈએ ને ગુરધરલાલ ભાઈ આ પરમાણુ ચોખ્ખા કરી મોકલવા પડશે કેવું આપડે નિમિત્તે આપડે આત્મા તરીકે આપણે જાણ્યા કરવાનું આજે દાદા ની વિધિ કરી કેવી કરી કેવી નહીં બધું આપડે જાણ્યા કરવાનું નિરંતર જાણવું એ આપણું કામ અને નિરંતર કરવું એ ગીરલાલ કામ આપણું હારું જેવું જેમ નહીં હું તો જાણ્યું કે કદીરે <the> કહ્યું <lots> <laughs> <laughs> માટે તારી પાસે બઉ બદામ તું ખાય રામ પછી પી કે છે ચા પાણી પી થોડા લેમન પી દારૂ ના પી થોડું થોડા અને પછી ખીલાય દે બધા વધારે ચલતી વખત અમને પકડી લીધું હવે કામ છે કે આ કાલે જ છે તે અહીંયા બે કલાક ચાલી તો પાડો હવે રિપેર તો કરી વપરાઈ જઈશું હોર પેન સર આ તો બધું કારખાનું બધું હેલું છે ને બધું અરે ટાઈ ટાઈ વાપરાયે હોર પેર વપરાઈ જાય ને એટલે પછી મેં નીરુબેને કહ્યું મેં કોઈ એમ કરજો ને મને જરા ઓછું બોલવાનો પ્રસંગ રાખો ને વધારે પૈસા ખર્ચ ના થાય દાદા કાલે કાલે પાણી વપરાય ગઈ એવું રોજ રોજ વપરાયા કર એક ગાડી નવી લાઈન પછી દાદા ખાતે ગાડી રાખો તો અમારી પાસે ના ભાઈ એવી રીતે અમારા દાદા ના પાડે છે કે અમારી પાસે ગાડી છે પણ તમે ફેરવો ગઈ દાદા ખાતે એટલે આખો રાતે દસ વાગે મૂકી દરરોજ આડા મૂકીને પછી ઘેર આવીને ત્યાં આગળ ઘેર ઘેર ઉતરતી વખતે ઉતરે એટલે નીચે ધૂળ એ ધૂળમાં સાંગ દંડપદ પ્રમ કરે તો આખું બે ચાલુ વાર છે આ શું છે લૂટે છે દાદા પણ લૂટતો આવડતું નહીં શું થાય આખો કુબેર છે જેને જેટલું આવડે લૂટી થાય અમારે બધી છૂટે થાય મન ઝળ દે લઈ કરો જે લઈ હવે આપણો જ્ઞાન માણેકલાલ શર્મા સર્વ સમાધાનિક જ્ઞાન કહેવાય છે શ્રેત અને મને માન આપે એવું આપણો જ્ઞાન છે અને એ જ્ઞાન સમાધાન આપે વિરेंद्र તે જ્ઞાન 24 દિવસ કરવાનો ટિક્કા વાળો જ્ઞાન કહેવાય એ જ્ઞાન સમાધાન આપે એ જ્ઞાન 24 દિવસ કરવાનો ટિક્કા નાથી સંકલ્પ દીકું બા ના થાય કારણ કે એ હતું તો આપ્યા આગળ કયું પગચ્યું હતું હ અને એની આગળ વખતે થોડા ચાર વાર ગયા ત્યા શું ના મળશે બહુ પડકેલા માટે જોઈએ પછી ધારા પાર્યા પછી પાછો અહિયાં આગળ છે તે ઉપાસ માં દે શકાય ને દેહાય ને એ ટાડા પાડે થોડા ગામ ઉપાશે ઉપાસ દાદા ભાઈ ભેલો હોય તો ચિતની એકાગ્ર થાય ચિત્ત એકાગ્ર થાય તો સાતા વળે શું કરે સાતા વળે એકાગ્ર થયું ગમે તેમાં પછી નાટક હોય સિનેમા હોય એકાગ્ર થયું કરતા બે કલાક દસ પરિચય ક્યાંય પૂછીએ વાંચીએ ક્યાંય હતો એટલે પેલું તો એમના વ્યાખ્યાનો સાંભળતો આપવાની શક્તિ બહુ એટલા બધા સુંદર દ્રષ્ટાંતો આપે આપડને ગમે કે બરોબર છે આ છે એમાં ત્રણ ચાર વર્ષ પછી એમને એક પુસ્તક બહાર પાડ્યું સંભોગશે સંભોગેડો પડવા જેવું નથી ભગવાન નવું વાડ કીધી છે અને આપણે કઈક બીજું કીધું એટલે આપણે પછી હું કીધી ત્યાં પડવા જેવું નથી બધા બધા ઉતરવા જેવું નથી બરોબર છે આપડે તો વિતરાક સંબંધી કશું કેતા આ વાત કેટલાક સમાજ વાતો આવે કરી એમની પણ એમની રીત ની પુસ્તકો નથી રહી હા પંદર થી પેલા જ નથી રહી આયા થોડીક રહી છે જે જ્ઞાન થી સમાધિ થઈ ને આપણે આપડે કામ કાઢી લેવું ખબર છે અને તરફડાટ કોઈ કાળે મટ્યો નથી માછલી જેમ તરફડાટ બહાર પડે છે એમ કરે એવું અનંત કાળથી જ્યારથી આ દે છે ધર્યો છે દેહ નહી એટલે જ્યારથી આદિયે છે કે આદિયે ના દે હશે ત્યારથી તરફડાટ મટ્યો નથી મૂર્છિત થયો હશે તરફડાટ માટે તરફડાટ બની બરોબર તરફડાટ માટે તો આ જાણવું કે આપણને મોક્ષ માર્ગ મળી ગયો મોક્ષ ના દરવાજામાં ઘુસી ગયા ઘુસી ગયા દરવાજા ની માહિતી ગયા આ દરવાજામાં કોઈ ઘુસેલો નહીં આપડે સ્થાનક વાસી ને કશું આપડે ત્યાં જઈએ બેસીએ વખત જવું બને તો વ્યવસ્થિત છે શું છે પણ આપણું જ્ઞાન તો દરેક વખતે હાજર રહેવું છે સ્થાનક વાસી મજા આવું કેમ ભરી મજા આવું જ્ઞાન માણિક કર્મ નિદરા થાય છે ને બે કર્મ ની નિદ્રા થાય છે ઠીક લાગે છે અનુકૂળ લાગે છે વધારે સારું છે પણ આપણે તો એવું નહી આપણે તો આત્મા જુદો ના જુદું એને શૌચાલ શૌચ ના હોય શું કહ્યું બે ધર્મ બે ધર્મ બે ધર્મ બધું સ્વધર્મ આવ્યો આત્મા ધર્મ આવ્યો છે ને આપણે નાવું ધોવું તો શાના માટે પડે તે વ્યવહાર માટે વ્યવહાર માં તમે ના હોય તો તમારું શરીર હોળ હતા ગુમ પાડે એવું કોઈ ગુમ ના પાડે ખોખલે દુઃખ ના થાય આપડા નિમિત્તે એ જ રીતે નાવું ધોવું અને પટિયા ના પાડવાનો લોચ કરનારા ભલે કરે એને ઈનામ વધારે મળશે આપડે ઈનામ નથી જોયે લોચ નું ઈનામ નહી જોયે લોચ નું ઈનામ તમારે જોયે મા મોટી રૂમ કે આ રૂમ માં હતો કે થોડો ઘણો કે એમાં તો એવા તો શું કર્મ ના ઉદય લાયા કે આપણને આ જમકીને બેવા નથી દેતા શું દાદાની આજ્ઞામાં રહેવાના માટે કરાક લેવાના ટેવ પાડવી જ્યાં તે માર્કેટ નજીકમાં હોય ને ત્યાં જોરી ઝાડતા હાડતા હાડતા જોતા જોતા સુધાર્થમાં જોતા જોતા જવું એક શાકવારી ભેગી થાય ત્યાં એના સુધાર્થમાં જોઈ ને કેવું ભાઈ થોડા પરવિલે આવું સામાયિક હોય ને ભગવાન ભગવાન માં આવી રે વખાડે હા પચાસ હોય છે ઘરમાં નઈ ધંધો એ પુણિયો નો આ પુણિયો બનાવી ભગવાન ના કાળમાં ગમે ત્યાંથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કરી આવ્યો અને ધંધો શું વેપારી પણ વેપાર શું કરે રૂ લઈ આવે તરા ખ્યા થશે નાખે પીંજી પેલી તારાક છે બીજી રીતે અને પછી વળી આપી આપડીઓ કરીને પછી પેલા એને વેચે એટલે પુણ્યા સાહેબ કેવાતા શું કેવાતા એનું સામાયિક એક વેચાતું લાવવાનું કહ્યું તે શિક મહારાજ થી બની નહીં મહારાજ પેલા પુણ્યા સાહેબ ને ટકાયો ના એક તો આવવું જ પડશે મારા રાજમારું શું નહીં તને આમ કરીશ ને તેમ કરી દબડાયો તાર કે આલીશ કે છે તાર કિંમત શું લઈ દે એને કહીજે કારણ કે હું આની કિંમત નાખવાનું ભગવાન પણ આપવાનું કહ્યું છે એક ગામ અપાવે છે પાંચ ગામ ભગવાને કહ્યું તારું રાજ દલાલી જાય કે ત્રણ ટકા દલાલી માં સત્તાવું ટકા બીજા કે જેને આપું આટલી બધી કિંમત આ સામાયિક નીકળે માટે લાભ ઉઠાવવો સામાયિક કરતી કરતી સમાધિ સરસ રહેશે ને હા હવે એનો આમાં સહેલું છે ઘર નથી આમ બેવાનું નથી મેં કયું સીસી જોવાનું કઈ કઈ છે જો બેવાનું કહ્યું હોત ને તો અમે સીસી જોજો કર ચાર ઉઠીએ ચાર ઉઠીએ હા બાપજી હું જતા હતા પ્રેરા કરતા બાપજી આ સીસી શીશી તો નીકળી ગયા હવે આવું ઘડિયાળ ઉપર જ ધ્યાન કરું છું મને સામાયિક ની ખબર નથી બે દિવસે શાક લેવાયે જીવ માત્ર એક તો ઘરના કહ્યું શાક લેવો તે આપણે ચાલી લેવું પૈસો ખર્ચ થયો નહી અને બીજું શું ફાયદો થયો કે દાદાની આજ્ઞા પાડી શું પાડ્યું આજ્ઞા પાડી સામાયિક શું થયું સમાધિ એક કલાકે કાઢજો ને નાનકરે બઉ સારી જીત છે અમારે તો એટલું અહીંથી કઈક મોક્ષ માર્ગ ને જે પાડી ગયા છે મોક્ષ માં બીજ નો ક્ષેત્ર તો માટે આપડે કામ કાઢી રહો અને અમે જે લોકોને માટે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કારણ કે અમારું અમારો વ્યવહાર નિશ્ચય અને અમારું તો બઉ જાગૃતિ બઉ જુદી જાતની હોય અમારદી જાતનો અમારી ના માલિક અમે નથી હોતા પાનશે હોય તેને પાનછેરી વજન જેટલું વાગે છે અને હાથેરી હોય તેને હાથેરી જેટલી હોય એટલે લોડ હોય છે એટલું કાઉન્ટર લોડ આપે છે વાણી આપે હું જોયા કરું છું મારી ઈચા નથી કે મને તો એમ જ થાય છે કે અમારી વાણી અમારી વાણી પણ પૂજો વાળેઠભદેવી વખત નો પૂજો પડ્યો છે અને જેમાં પગલું પડતું થાય એવા તીર્થ કરો એમને તો આ પૂજા પાડવાનો હોય નહીં પણ આ ગણરો નહીં એ કહ્યું અને મારે ભાગે ઋષે પૂજા ભગવાન બહુ રાજી છે બધા દેવલોક રાજી છે સમજ પડે ની આ જગત માં એક જીવ ને તરફોડીને કોઈ મોક્ષે દઈ શકે વાત નહી એટલે આપણા આપણે તો આચાર ધર્મ કેવો થયો થયો શું લખ્યું કે જીવ માત્ર રે આપણે વંદન કર્યા કેવું કર્યું ને જાતે એવું કર્યું કે ગમે તારે કોઈ સાધુ મહારાજના સંઘથી વિરાધના તો કરી દશે આ જીવોની દેવીઓની કરી છે બીજી વિરાધના કરી છે નથી માનતા અમે આમ કરીને સર આ જાતુ ના પ્રતિક્રમણ તરીકે આ પદ મળે બોલજો બોલો એ પદ ખાસ બોલજો જાતુ નું પ્રતિક્રમણ થયા જાતુ નું પ્રતિક્રમણ ભેગું ભેડું માત્ર ને નમસ્કારોમાં બોલી ગયા ને તે આપણે શુદ્ધાત્મા નમસ્કાર નહીં કરતો જે બોલે છે તેની પણ કરાવી કરાવે આપણે જાણીએ કે આ બોલનારાએ આટલા આટલા બધા નમસ્કાર કર્યા નમસ્કાર કર્યા એટલે એ લોકો કે છે આ તમને અમે લેટગો કરીએ છીએ કેમ કે તમે અમને એમ કેતા હતા ને અમે નથી પણ જાણતા નતા એટલે એમ કે તમે નથી અને એ સાધુ આચાર્ય ના સંઘ થી એવું તમારા દર્શન કરવાથી બોલ્યા વિતરાગો જેવા ડરતા નથી કે પરંકા એક આખો અતિત ના પાંચ અતિચાર ભગવાને સંકિત પાંચ અતિચાર કીધા છે એમાં પેલી શંકા બીજી કંકા ત્રીજી વિચિત પરધર્મ ની સ્વધર્મ શંકા એવું એ કહેવાય પછી બીજું શંકા કંખા કીધું કંખા કંખા એટલે સુખની ઈચ્છા બરોબર છે કંખા ઈચ્છા કઈ પણ આકાંક્ષા રાખી ગીચા એટલે એના એના તરફ ઘૂણા બરોબર છે પરપાસન પરકા ધર્મ ની પ્રશંસા આ એક શબ્દ વાયરો છે પરપાસન પરપાસન ની સામાન્ય રીતે આપણે આ કરીએ છીએ પર ધર્મ સમજાય બીજા ધર્મ એમને જુદા કેતા પણ એ વિતરાગો કોઈ દળ બીજા ધર્મ જુદા કયા એ તો એવું કેવા માંગે છે કે જેને ધર્મ છે તે બકરા નામ કરો એમને કરો હવે એને એ બધા પારધર્મ કોને કે છે કે આ બે ધર્મ છે ને બે ધર્મ એમાં આત્મધર્મ નો છો નો હોય ભગવાન પરધર્મ કે ધરતી બે વર્ષ પછી લડી થતી દેખાતું પ્રત્યેક સમ્યક બુવાર ને સમ્ય સમજણવાનું થાય છે એ તો એ શબ્દ બધા સમજવા જેવા છે ભગવાને જે ના કહ્યું છે તો કરવા જેવું છે નહીં પણ આ લોકો સમજાય ભગવાન શું કરે સમજાય છે તમને આપણે ભગવાને એવું નથી કહ્યું તમે સરખોલ માં જોવાનું આપડે આ જ્ઞાન મળ્યા પછી આપડે કરાવી તો જ્ઞાન મળ્યા પેલા ના કરાવીએ પછી વ્યવહાર રહ્યો શું રહ્યું વ્યવહાર આવે જાવ જાવ વ્યવહાર ઝઘડા હોય ને ઉદાર સુધાર આપડે હું કેમ લઈ જ જેને આત્મા સંબંધી શંકા ગઈ એને આત્મ જ્ઞાન પામે શું થયું સંબંધી શંકા જઈ આખું જગત સંદેશ અરે બીજા શબ્દો તમે સમજાય કોઈ ઘરો ભગવાન શું કરે છે શું કે છે આપડે તો કેવું રાખવું સંભાવ નિકાલ કરો શું કરવું છે નથી ગ્રહણ કરવું નથી ત્યાગણ કરવું કરો ખબર એટલે અમે બધા પીડી જગત કલ્યાણ કરવાનું આપણું મેન છે તો આપડે દર્શન કરીએ ને તો આપડા આત્માને કટવાનું નહીં એટલે જગત નું કલ્યાણ થશે આપણે મહાદેવજી ને જઈને બોલીએ કોઈ નીલકંઠ બોલ્યા નથી આ નીલકંઠ પેલી વખત બોલે છે મો એટલે રોગ ના કોઈ ઘંચો છે સાચો છે તપાસ કરી લેતા કેટલી જવાબદારી મંદિર હોય મને શું કહે છે Богу полито маната, кола чатра йогеша. Богу полито маната, кола чатра йогеша. Парасва гуру чегита да я тамдешо. Парасва гуру чегита да я тамдешо. Когда а સમજાવા જોઈએ તો લડાઈ ભી કરે આમ સમજે સમજાવવા જઈએ લડાઈ ઊભી કરે એટલે સમજો ને સમજાવે પેથી અમારે જાતે બોલી ને ઉકેલ આવી અમને કચું હડવાનું નથી તમને હળવાનું નથી એવું મેં ગોડવી માનવું <laughs> જે મોકલી જવાત્ય ખુલી નીકળી આપડે આપડે અનંત મે આપણને ભાઈ પામે ચક્કસર આવી ગયું કરવા દાદા મા હરે કાની હજારી છે અને બધા અને એ મને બબ આહો 3 3 નકરો કે તને ડરે પર આ વાત માં પાણી ગીત કેટલો માલ ભર્યો છે મને કરો સા કે ત આને લીધો છે અને કાથી રોને કરતો તો મારા આંસુ સુકી ના કે તેલો પાણી નીકળ જશે જોગે બહુ ગાડી રોતાસ નો કોઈ યાદ સુના કે યાદ ઉડી ના દેરા માય કે ના છો ઉલટી હવે હો કે મત ગાવા બહુ આસ આ તો સાચું કહેવાય આપ ભાયા અને એનો દીલો થયો મિક્ષાને લાગી ગય다가 આ બધા આપણે બધા ઉતરતમ બેક પાપિયા તમને ના દેવી તો રું ને બંધ કરી જો ચલો વાય જો બસ ઇનો ની કે કે કામ કરી નાખ કોઈ ન કોઈ કા દેવા રાખ્યું છે આ દેખ હાલો આવી જરા નિયંત બહુ જોવે ને મારી બહુ છે કેમ કાકા બજે જોઈ કે ત્યાં ભો આયા ત્યારે રોજ પરોજ વાંચતા હતા અને રોજ બોલતા હતા તે પણ બોલતા હતા એટલું બધું આનંદ આવતો સાથે જે આત્મ જ્ઞાન આજ આધાર નથી તે આત્મ જ્ઞાન અમે ખુલ્લું કર્યું છે હા તો દીજે કદાચ તો થાય